તમે મણિભાઈ ના પાડોશી થઈ ગયા મણિભી તમારે મણિભાઈ શું કરે છે મણિભાઈ મન શું કરે છે બુદ્ધિ શું કરે શું કરે અહંકાર શું કરે છે એ બધું તમારે દયા કરવાનું અને મણિભાઈ આ થતા શક્તિ પ્રેરણા કરશે એ પ્રમાણે મણીભી ચાલ્યા કરશે સમજવે એટલે તમારે કશું હશે વ્યવસ્થિત શક્તિ ની પ્રેરણા ચાલશે આ સમજાયું તો ને વ્યવસ્થિત શક્તિ ને માટે દાખલા આપું આ પ્યાલો છે જતો હો અને મારા હાથમાં સરખ્યો સરખ્યો સર તો પાણે તોડ્યો મેં પ્રયત્ન કર્યો છતાં પડી ગયું શુધી ગયો પાણે તોડ્યો મણી ભાઈ કોઈ તોડનાર તો હશે ને કોને તોડ્યો હોય એટલે આપણે આપી દઈએ એટલે આપણે ગેસો આપડે ગાડીએ આપડે અમલમાં અમલ લેવાનો ઘરમાં આવતો હોય અને એ છે